पर्याय हाँ बराबर टुकड़ा नायाय के बार આત્માના પર્યાય નો એક દાખલો આપો ને આત્માનો આત્મા નો પર્યાય કેમ કહી શકાય કેવું આત્મા પર્યાય એટલે એવો એક દાખલો તમે જોઈ શકો છો ને હા એ ભૂલ પછી ફરી દેખાય છે ના પછી નો દેખાય પછી ના દેખાય એટલે એમના પર્યાય કેવાય જે કાયમ રહે એ તે જ્ઞાન કેવાય પર્યાય જ્ઞાન નો પર્યાય છે જ્ઞાન નો પર્યાય છે આ પ્રજ્ઞા છે એ પર્યાય કેવાય ના પ્રજ્ઞા વસ્તુ પ્રજ્ઞા એ તો વસ્તી પર્યાય નહીં ના ભાગ ભાગ એટલે આત્મા થી ઉભી થયેલી કોઈ પરિસ્થિતિ ને એનો રેજ એ પર્યાય કેવાય એના રેજ છે પર્યાય કેવાય પોતે તો તકચકીત છે બન્યા જ કરે એવું કલું નવું નવું બન્યા કરે એના રેજ છે આત્માના હા પણ રેજ ના કેવાય તો તમને તમારી ભાષા સમજાવા માટે આત્મા આત્મા માંથી ઉભી થયેલી કોઈ અવસ્થા અવસ્થા નઈ આત્મા નો સ્વભાવ સ્વભાવિક આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે એનો પ્રકાશ ઉત્પન્ન થાય એટલે એ અવસ્થાઓ આ જો કરે કરે પણ જોયા પછી એ પૂરું થઈ બીજું જોયે જાય પછી લય થાય અને લય થાય તો પછી બીજી વ્યવસ્થા ઉત્પન્ન થાય બીજી થાય નિરંતર ચાલે ભૂતગલ માં એવું ભૂતગલમાં પણ એવું છે જ ભૂતગલ પર્યાય તમને દેખાય બધા હા એ આપણને ખ્યાલ આવે છે કાયમ ના હોય ગુણ છે એ કાયમ ના હોય પણ ભરિયા ટેમ્પર એવી હોય ભર્યાય જય સચિ અને करे ज्ञान समझ पड़े हमारे दादा आप लिखू पर विनाशी हो द्रव्य गुण अविनाशी हो पर आत्मा पर उठायशी द्रव्य गुण अविनाशी होव्य अशी द्रव्य hmm. गुण <laughs> सहचारी कह बदा सहचारीय बदलाया करें तो बराबर पी लखे सिग्वान द्रव्य गुण ने पर्याय हो द्रव्य गुण सिं पर परिया, शुद्ध पर्याय अः प्रश्न एमने कर पर शु सु। वस्तु सूक्ष्म अवस्था ने पर्याय कहवा वस्तु सूक्ष्म अवस्था ने पर्याय कहवाये જોકે એ પણ છે આખી રાત બરોબર હું જે આત્મા સમજો છું તેને હું વાણી દ્વારા પોતે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ છે આ જ્ઞે છે તો એ પોતે જ્ઞાતા છે જ્ઞાતા નો સંબંધ છે આ ફૂલની પાંખડીઓ છે અને ફૂલે છે પણ પાંખડી ફૂલ નથી અને ફૂલ પાંખડી નથી એવું એવું છે જોવા માં કશી ભૂલ નતા એનું નામ સમજવાનો પ્રયત્ન કેટલા છોકરા હોય હવે બધા છોકરા ને કઈ આપડે આપડા હાથમાં હાથે કોણ ખબર છે બીજું બધું હા ઊંડું સમજવા દઈએ ને કાતો એક અમારે વિગત કેવી પડે જે હકીકત બને ને એ હકીકત કેવી પડે ઊંડું એના કરતા બધું સામાન્ય ચાલવા જેવું સમજવા પૂરતું ના સમજવાનું બીજું પછી શું સમજવાનું અવસ્થા છે પર્યાય એ બધા આપડે કેરી દેખાડે એટલે આત્મા નો પર્યાય કેરી છે ને આ બીજું આકાર થાય એટલે જ્ઞાતા દ્રષ્ટામાં એ આકાર જોયે આપડે એ પર્યાય કેવાય બધા ફરી આવ્યો અનંત બીજું કઈ આક્રમ વિજ્ઞાન છે ને જ્ઞાની હોય તો સારા જ મજબૂત થઈ જાય મજબૂત કરી લેવાની જરૂર છે બીજું એની પાસે બેસી બેસી ને બીજું શીખવાનું જ નહીં નથી જાણવાનું કઈ જરૂર નથી ટચ માં જરૂર છે આ તો પેહલે દાળે જ અનુભવ થાય છે આગળ આવે છે જલ્દી પહેલે દાળે જ એને સુખ નો નિરાકૃતા નો સિદ્ધ દશા અનુભવ થાય કેવું સિદ્ધ દશા નો આપવાનો સિદ્ધ દશા એક અષ્ટતા નો ગુણ તે અનુભવ બઉ નાની બાબત છે અહિયાં કરતો શું બરોબર જય સત ને આત્મા અનુભવ ની આગળ બહુ ચાલ્યા ગયા હા હા સિદ્ધ ગતિ ના અનુભવ નો થયો છે એ તો બરોબર બીજું કશું અડેલો કયો નહિ હાથમાં અડેલો નહીં નહીં બરોબર આપડું તો આ બહુ મોટા મોટું છે કેવ જ્ઞાન આપેલું છે તો ત્યાં અનુભવ કહે બાળકો નાની પુરુષ પાસે પડી રહું જેમ બને તેમ વધારે એજ બધું શીખવું હું શીખ્યો ના આવડ્યું એક કલાકમાં જો આટલું મોટું વિજ્ઞાન થયું છે તો પછી એમ પાણી પડી જાય આ લોકો પેલું સહેલું થઈ પડ્યું એટલે કે આ અનુભવ કેવો હશે તારે પછી અનુભવ તો કેદારો નો જતો રહ્યો અહી ચાલે લોકો તો આપડે એમને આ પાલગઢ આવે ને ત્યારે અનુભવ થાય વસાઈ આવે એટલે પ્રતિથી આપડે વડોદરા રસ્તા પર છીએ પાલગઢ થાય જે જ્ઞાન બધા આપડા દોસ્ત દેખાડે એ જ્ઞાન આત્મા અનુભવ થી આગળ જ્ઞાન આત્મા જ થઈ ગયા છે અનુભવ ક્યાં આત્મા જ થઈ ગયા આત્મા નો અનુભવ ના આત્મા રત્ન થયું તેથી આપડે સિદ્ધ ગતિ નો અનુભવ થાય નિરાકુરતા ગુણ થી કોઈ જાડે ઉત્પન્ન ના થાય આત્મા નો અનુભવ થયો તે ના થાય આપણું પડી જવું નહિ છે આ તો સંઘ ની અસર છે આ એ ત્યાં સુધી બઉ સરસ રહે છે પછી ઉડી જતા એવા ના લાગે કારણ કે આ તો સંઘ છોડી દે તો પછી થાય આ તો બઉ ઊંચા ઊંચી વસ્તુ છે આ તો તમને દાદા ની જોડે બે બહારમાં ગુમસાનું હોય કેવું બાર નું ઘૂંઠાણું થાય આ જ ક્યાં થાય ચિંતા તો કોઈ જગ્યા જાય જ નહીં અરે ખાલી પ્યાલા પડી જાય ને ગના ગના પ્યાલા પડી જાય તમે કડપો અજુપો ના થાય ત્યારે આજના બધા જૈન ના સાધુ આચાર્ય બધા ભગવાન કે કોઈ નઈ બને કડાપો ના કરતો કડાપો જમ્પો બધા થાય છે ના દાદા હવે કઈ એવું નથી થતું કરાવતું ના ના પણ આ ભગવાન થઈ ગયા તું હોય છે આવું પૂછે છે પર્યાય નો સમજુ છું બીજું કઈ મારી પર્યાય એકલી વસ્તુ આપમાં અનંત ભેદે છે કેવો છે એક ભેદેવ હોય તો તમે કઈ દઉં બધું આમ છે તેમ છે અનંત ભેદે છે શું અનંત ભેદે છે એને જાડો સમજવો બરોબર આકુલ વ્યાકુર નથી કરતું ને ના ના પછી એક જ્ઞાની પુરુષ નીકળવું તારે આખું વ્યાકુર કરે છે આત્મ અનુભવ થયો તો તમને એક પૂછે જવાબ નહીં દેતા આવડે આપડે એમ કે આવડે નહી ચાલે આવડે નહી બરોબર જવાબ દેતો આવડે નહી અને પેલો તો વિપરીત વિપરીત બુદ્ધિવાળ બઉ હાય ભારે હા એમાં એવા એવા પૂછે અમે છોડ્યા છે આરંપરિક ભગવાન ને શું કર્યા પોતાને છૂટો નહીં જોડે એને શું ખબર પડે ના પૂછે જવાબ ના આવે આરંભ છે નહીં કહેવાય ને પરિગ્રસ્ત છે આત્મા નો અનુભવ થઈ રહ્યા ત્યાગ લેવો પડે પડે જે કીધા બને નહીં તો આ તો ગજબ નું પદ આપ્યું છે એટલું તમારે મને હમસી ને બે રોજો ને ક્યારે કલ્પના ઉપર આત્માનુભવી વિકલ્પ હોય કે વિકલ્પ હોય તમને નિર્વિકલ્પ તમને જેટલા વિકલ્પ સના નહીટલા કયા બીજા બાકી રહ્યા એ વિકલ્પ હોય એસી ટકા ના છે વિકલ્પ રહે બહુ રે એસી ટકા ના જ્ઞાની ને એસી ટકા ના વિકલ્પ થાય વીસ ટકા ના રે અને એસી ના જ્ઞાની હોય ને આ કયું જ નથી આ અનુભવ પછી આવું હોય કે જ્ઞાની સો ટકા મોક્ષ તો સો ટકા જેવી ટકા વિકલ્પ ના હોય વીસ ટકા ના વિકલ્પ હોય પંચાણું ટકા ના જ્ઞાન એને દસ ટકા ના વિકલ્પ તમે એક ટકા નો વિકલ્પ નથી આ સમજણ જ્યાં સુધી બે નહીં ત્યાં પગ ફાટતા હોય તમે પણ ધક્કો મારીને પણ અહી જવું શું બોલું આત વાર કદાચ પગ ને તાર જે થવું તેના તો આ રહે તો મારું કંજાણ થયું નથી આ અત્યારે બગડ્યા છે ભલે બગડ્યા છે ભાઈ ઉત્તરી દઈશ કઈ કોઈ ભાઈ ભલે પાંચ રૂપિયા લેશ કઈ શ્રી કયું સમજાવ્યું છે આવું આ સંજોગ વિજ્ઞાન સંસાર માં રે બેઠા બેઠા દેવગતિ નું સુખ રહે છે સંસાર માં મુક્તિ નું સુખ રહે છે નિરંતર સુખ જ રહે છે ભવિષ્ય ભવિષ્ય બાકી નાખે સાથે બીજા ખોટું કર્યું હોય મોટા જ્ઞાની પુરુષો પણ બીજા ખોટું પડ્યું હોય ભાઈ કે ભાઈ વિકલ્પ હંમેશા ખોટો પડે થાય હા ખોટો પડે વિકલ્પ કદાચ હાથો પડે નહીં